આવી ગયો ચાલો બહુ આનંદ છે જૈનો ને આવા હિંસક ભાવ નથી રહેતા શું સાધુ આચાર્ય હિંસક ભાવ નથી અહિંસા માટે જીવન ખર્ચી નાખવું એમનામાં હિંસક ભાવ કેવાય સત્સંગ જે સત્સંગમાં વિકલ્પો વધે એ સત્સંગ ખરેખર સત્સંગ નથી જે સત્સંગમાં વિકલ્પો બંધ થઈ જાય જાણવાની ઈચ્છા જ પૂરી થઈ જાય એ ન પૂરો સત્સંગ છે કે જ્યાં જાણવાનું બંધ થઈ જાય પછી આગળ જાણવાનું જ ના થાય એ છેલ્લો સત્સંગ કહેવાય અને જેની જાણવાની રોજ રોજ ઈચ્છા વધતી જાય એ વચના સ્ટેશનો અને કુસંગ અવેર સત સત્સંગ તો શાંતિપૂર્વક હોય સત્સંગ એટલે આપણે ઠંડા નું પ્રયોજન કરીએ ગરમ નું પ્રયોજન કરીએ એનું નામ સત્સંગ સત્સંગ એટલે કેમ કરીને પોતાના આનંદ થાય અને કેમ કહીને ઉર્જોગતિ પામી એનું નામ સત્સાય અને ખરો સત્સંગ કેવું ના કહેવાય એ જાણવાનું બાકી રહે એનું જાણવાના વિકલ્પો જ બંધ જાય વિકલ્પો સમી જાય એ છેલ્લો સત્સંગ કહેવાય જો વિકલ્પો ઉભા થાય તો સત્સંગ છે એ વચ્ચે જાણવાનું બાકી રહે ફરી જાણવા માટે જવું પડે તો એ પૂરું પૂરું છે નહીં થઈ ગયો એટલે જે વિકલ્પોના આધારે જીવતો હતો તે નિરાલંબ થતો જાય આ અવલંબનો છે વિકલ્પો અનંતર થી વિકલ્પો સિવાય બીજું કશું કમાયા નથી ભટક ભટક ભટેક ભટક ભટેક કર્યા છે અને બુદ્ધિ નો ધંધો શું વિકલ્પ માં ચડાવે બુદ્ધિ નો ધંધો આ જાતું અસંગ થાય છે આ રીતે અસંગ થઈ જાય એ પછી પરિસ્થિતિ શું પછી એને નિરામ થાય સ્થિતિ આવું નિરામ થયું છે કોઈ સ્થિતિ મને કોઈ જાતિ થઈ કોઈ જાતની નેજ નથી અવલંબની ક્યાં સુધી અવલંબન આ અવલંબન એટલે પ્રવસ્તા વિકલ્પો એટલે પ્રવેશતા વિકલ્પના આધારે દિવસે તેના દર દિવસ વિકલ્પ ના જ્યાં વિકલ્પો સની ગયા જીવન તો ગાળવાનું હોય છે આ વિકલ્પો સમી ગયા પછી જીવન તો કાળવાનું રહે છે કહ્યું નઈ થઈ રહ્યું એને કશું ના બધું એની મેરેજ સાર એવું છે આ જગત આ તો વિકલ્પ કે હું ચલાવું છું એટલું એની મેરેજ સારું જગત જગત એની મેરેજ સારું કરે છે બધી હાજર હોય વિકલ્પો વિકલ્પ એટલે ગુનેગાર જામતા ગુનો કહી દેલો ગુનેગાર એ વિકલ્પ છે અને નિર્વિકલ્પ એટલે ગુનેગાર એની પાસે ચીજ હાજર હોય ભૌતિક પડે કોઈ બાકી ના આવે જે ઈચ્છે એ મળે મહેનત કેટલી ઈચ્છા કરેનત મજૂર શું કહે અગર વિકલ્પ કરો ભાઈ કોન્ટ્રી જગત ના કલ્યાણ માટે શું મહત્વ છે એવી વ્યક્તિ જોઈ એને આ જગત નું કલ્યાણ માટે શું એનું કોન્ટ્રીબ્યુશન છે એ હાજર હોય જગત નું કલ્યાણ થાય એની હાજરી કલ્યાણ કરે જેમ અહિયાં આગળ ઉના અંતરે બરફ પડ્યો હોય આપણે આજે હું બોલ્યો કોઈ દાડે હું બોલ્યો નથી બોલતા હા ત્યાં ટ્રેક ત્યાં ટ્રેકર છે અને વર્ગ તો તમારું પ્રોજેકશન છે તમારું પ્રોજેક્ટ બંધ કરે તો એ બંધ થઈ જાય છે આપે કહ્યું કે એની હાજરી થી જગત નું કલ્યાણ થાય તો આવી વ્યક્તિ અને શ્રોતા આવી વ્યક્તિ નું વક્તા અને શ્રોતા આ વ્યક્તિ પોતે અભેદ હોય એટલે અભેજતા નો સંબંધ દેખાય આપડે છે આપડે આ ફોટા સાથે સંબંધ કેટલો છે ફોટો છે બધું જે એક જ બધું આ ફોટા ને જુદું જુદું દેખાય તો અરસ વરસ નો છેદ થઈ ગયો આપે કહ્યું ને એમને પૂછ્યું ક્યાં સુધી આપે કહ્યું કે પરિણામ રૂપે હોય ના હોય નવો ફોટો ના થયેલો ઉપસ્થિત बंने जाए तो रोजबरोजन तो अथवा श्रोता जीवन पर असर बधाई रहती वही के શ્રોતા અને વક્તા આવી જે વ્યક્તિ જે છે નિર્વિકલ વ્યક્તિ એ વક્તા અને શ્રોતા બંને ની વચ્ચે પણ પાછું હોય છે આ વક્તા ની પાસે જે સાંભળેલું એની અસર કેટલી રહે છે નિરંતર એવો આપણો સામાન્ય અનુભવ છે ખરો સામાન્ય અનુભવ થી બોલતાઓ માટે હા શ્રોતાઓ માટેરંતર શ્રોતા આપતા નિરંતર ભાવ ને પામેલા છે મારો પ્રશ્ન્ય માણસ નો છે સામાન્ય માણસ કથા વાર્તા સાંભળે મહાપુરુષો ના ચરણોમાં પડે છે અને છતાં એ તો એનો જ સામાન્ય અસામાન્ય સામાન્ય અસામાન્ય એ વસ્તુ છે અને આ બધું સામાન્ય જ છે પણ સામાન્ય માણસ જો કદી નિર્વિકલ્પ ને થાય અને ભેદતા ઉત્પન્ન થાય છે પછી એને કશું દુઃખ જ નથી રહેતું અને દુઃખ દુઃખ દુઃખ રહેતું હોય તો નિર્વિકલ્પી હતા નહી પુરવાર થાય છે જો દુઃખ રહેતું હોય તો નિર્વિકલ્પી ન दुनिया मणस तो एक सदन पशु अवस्था में लागे तो, तो, तो सभी आज अवस्था आप आटला बदा महापुरुषो आटा बड़ा वक्ताओं साधु अवतारी पुरुषो बड़ा थी गया भारत नो सा मनुष्य तो आखिरी दुनिया આખી દુનિયા નો કહીએ કે સામાન્ય બધા ઘી ખાય છે કે રામ કે જે કયો વેજીટેબલ છે કે સાચા છે આપણે રોજ બરોજ ના રોજ જે મહાત્મા સાધુઓ ની વાત નથી કરતા પણ સ્વામી બુદ્ધ ભગવાન રામ કૃષ્ણ એમ કે અત્યારના જે કહેવાતા બધા સાધુઓ કે ભગવાન એમની વાત નથી કરતા પણ મહાવીર કે કૃષ્ણ કે રામ જેવા થઈ ગયા પણ લોકો તો લોકો મુદત પીતી ગયા પછી દવાઈ કામ નહીં કેવી રીતે કામ ન થાય मणस हजूप एक दुख भोगी गयो है बुद्ध ना अत्युस्त है राय महाभारत समय में अतरे तो ये हिंसा माटी शस्त्रो मैं पशुता वक्ती जाए तो मणस खाए ये आज का दुखी है तो यह आरोप खुद भगवान था तारी दुखी એવો આજે દુઃખી છે પછી કૃષ્ણ ભગવાન રામાયણ વખતે પણ હતી આ જમાના માં અત્યારે તો વાળી હિંસા શસ્ત્રો બી એટલા બધા વધી ગયા છે કે મનુષ્ય પશુ જેવો જ રહ્યો છે તો કે મુખ્ય પ્રશ્ન એનો એવો છે કે આવે હવે પછી પણ માણસ આવો આવો પશુ જેવો રહેશે અને ઘણો ફેફર થશે ક્યારે કર્યો એવો ફેફર પચીસ નો ए हुँ थी ए ए थी दे दे उखे सके ये प्रेम उपाय बाहर कोई मल्वा छता दुख म मुक्त तो आपने दरक नहीं छे एक देश ना मनस नहीं मनव जात आ प्रश्न है एक मनुष्य जाति प्रश्न मनुष्य ए मनुष्यत्व जवाय पशुता मनुष्यत्व जाए यहाँ कोई આગાહી માટેનો પ્રશ્ન નથી એમનો પણ આજે અત્યારે મનુષ્ય માંથી પશુ થઈ ગયો છે મનુષ્ય માંથી પશુ થઈ ગયો છે એ પાછો મનુષ્ય માં આવે એ માટે નો કયો રસ્તો છે દ્રષ્ટિ નહીં આગાહી ની પણ એનો નક્કર રસ્તો ભીડ ભીડ કરીને ભયંકર જાત જાતના તિરસ્કારો પર હિન્દુસ્તાન નું મંડેલું હતું એ બધા ઓછો જવા માંડ્યા ને આ ભીડ ને લઈને અને જૂના આગ્રહો બધા તૂટવા માંડ્યા એને લઈને દુઃખ હતું દુખારી હતું માણસો ને માણસો હિન્દુ લોકો જાનવર ને તિરસ્કાર નથી કરી નતા કરી શકતા બિલાડું ઘરમાં થઈ જાય ત્યારે દૂધ નો ભલે પણ અત્યારે પોતે આગળ જયું આગળ ફૂંકવાનું પડ્યું હોય અને પાસે જયું એનું પગડું પણ ના રહેવું છે ભયંકર ત્રાસ છે મટાડી દીધું ભગવાન જ આવ્યા છે ભીડ ભંજન ભગવાન ભીડ દૂર કરવાના ઉપાય પણ સરકાર કરે છે तिरस्कार करे तिरस्कार करताओ धर्म उद्देशकों कई है बहु मोटो भाग भजे तो खरीदे जरूर एम लगे देश नेताओं धर्म पूर्व मुक्त थे लगे आप मंतव्य है अत्यारिस् हरिजनों पर करे के दृष्टि व्यक्ति परे कि कोई देश करे एनो सवाल મૂળ વસ્તુ તિરસ્કાર નો છે અને આ તિરસ્કાર પશુત્વ માં જાય છે કે આ ધર્મ ગુરુ અને દેશ નેતાઓ છે અને એ જો એનાથી મુક્ત થવાય તો કે કે માણસ કઈક પાછો મનુષ્ય આવી શકે એવું એમનું સમજ એટલે એમાં આપનું શું કેવું છે કે આમાં નેતાઓ કે ધર્મગુરુઓ કઈ કરનાર કરી શકે તે... છોકરા બંધ ની જરૂર કોઈ માણસ નથી ભાઈ ગરબુ નો છે માટે પ્રોફેસર બીજા સારા આવશે તો કામ થશે આપડે રસ્તો દેખાનાર હોય ગમે ગુરુ કોઈ પણ વસ્તુ ગમે ગાઈડ એ ગુરુ કહેવાય એટલે જરૂર નહિ પગલે જરૂર ગુજરાતી ભૂમિયા ની આ આધ્યાત્મિક જીવનમાં એ સવાલ નથી આધ્યાત્મિક જીવનમાં આ ગુરુ જે સ્ટેશન બતાવવાનો રસ્તો બતાવનારો ભૂમિયો એ નથી કારણ કે आध्यात्म जीवन में मातो एने स्टेसने, स्टेसने जाने हो है, तो एने स्टेशन कोई स्टेशन जानू हो जय विकल्प अवस्था होने क्या जवा जरूर है एने गूमिया की क्या जरूर है ज्यादी विकल्प अवस्था में हो त्यादी एने गूमिया जरूरत पड़े थे जय निर्विकल्प स्थिति हो तो पीछे गूमिया की गुरु क्या जरूर है एने कोई जगह जो कोई जगह जवाय तो ये विकल्प अवस्था में विकल्पनी अवस्था में हो तो यूमिया की जरूरत पड़े જે રસ્તો બતાડનારો ભૂમિઓ એક જુદી વસ્તુ છે અને આ સ્ટેશન નો રસ્તો બતાડનારા ભૂમિ એક જુદી વસ્તુ છે અધ્યાત્મ આવા ભૂમિયા જરૂરત નથી કારણ કે જે પોતે વિકલ્પ છે એને ગુરુ ની જરૂર છે નથી કઈ ખીડ હોય તો નહી તો અમુક કોઈ માણસ એવું બોલે ગુરુ ની જરૂર નથી ભયંકર ગુનો જરૂર નથી એવું બોલવું ગુરુ ની આપડે એવું સાંભળી નહીં ગુરુ એટલે બધા જે મુક્ત થવાની તૈયારી કરતા હોય જયારે થયા હોય એ બધા શું કરું મારા ડિઝાઇન જોઈ ને ડિઝાઇન થાય છે ડિઝાઇન જોઈએ મુશ્કેલી છે गुरु जेम विशा प्रोफेसर ते ते शिख, थे, थे, ते ये ये के गणित शिक्षक गणित ना दाखिल शीखी सके गणित शीखनालिजेंस है बुद्धि से तो यह शिष्य पोता गुरु दाखिल केवत्र रीत बताई शक એની અંદર ઉપજાવી શકતા નથી અવસ્થામાં ક્યારે વિકલ્પ સ્થિતિ માં આ બધી જરૂર પડે છે પ્રશ્ન છે કે આજે છોકરા ને ટીચર કે તો શીખવાડે આપ્યો તો ટીચર ને તો ખાલી એને રીત શીખવાડી શકે એ પણ બુદ્ધિ તો પેલા વિદ્યાર્થી ગુરુ એને એને બુદ્ધિ વિકસાવી નથી ગુરુ છે તો ગુરુ ની વિકલ્પ દશા છે ત્યાં સુધી ગુરુ શું વિકલ્પ આપવાનો છે અને નિર્વિકલ્પ દશા ગયો હોય એને તો ગુરુ જરૂર જ નથી નિરિકલ્પ થઈ શકે નહીં કોઈ દેખાય બે પ્રકાર નોરિકલ્પરિકલ્પિટેશન કરે ને એમ એમનું કેવું શું જે ડિઝાઇન છે એનું અનુકરણ કરે તો એનું પોતાનું મૌલિક નથી એમ એમનું કેવું જે ડિઝાઇન દાદા કે એમને શું કેવું આપણે કહ્યું અનુકરણ છે શું કે તમે તમે કરી બતાવો તો બતાવો તો હું કરું કે નથી થવું સર્જન સર્જક સર્જકતા જે ઈશ્વર ની છે તે બહાર લાગે છે અનુકરણ એ સેકન્ડ હેન્ડ વસ્તુ છે જે સદન વાસી છે અનુકરણ એ તો કે છે કે માણસ નું મોત લાવે છે આપડે જે સર્જકતા છે ઈશ્વર ની છે એ પણ નહી બને અનુકરણ થી આ પાર નીકળેલા બધા મારી બધા અનુકરણ જ પાર નીકળેલા એટલે શિષ્ટા પ્રમાણમાં જેવું ના હું અનુકરણ થી બાર નીકળ્યો છું મારી ના હોય આગળનો બધો હિસાબ છે પ્રગટ થઈ ગયો શું હિસાબ છે પોતાનો તે પ્રગટ થઈ ગયો ના ચાલે હોવું જોઈએ ના ચાલે વલણ કોઈ आपने आप प्रश्न ने गारी हाथ नहीं करता रीत रीत मगज मन मन मगज द्वारा आपेली रीत ए कभी मनस मुक्त करके नहीं आकार गुरुओं जो रीत એ આમાં રમૂજ કે હસવાની વાત નથી આજે આપે વાત કરીને કે અનુકરણ થી જ છૂટાય કે અનુકરણ આપે અનુકરણ એટલે કે જાત રીત આપે મન મગજ છે મગજ ને અથવા તો મન ને સ્પર્શી હોય છે મન થી ગ્રાહ્ય થઈ શકે આ રીત જે બતાવે એ મન અને મગજ ને સ્પર્શી છે શું છે પૂર્ણ હજાર સુધી અનુકરણ જો અઠવાડું હોય નવાણું અનુકરણ કરશે તો એ નબાણું થશે નબળું હોવાનું અનુકરણ થશે ચાર જ કલાક માં આખી નીતિ શું છે અનુકરણ કર્યું શું કર્યું અનુકરણ થી શું ના થાય ગુરુ નો છે આ તો ગુરુ હતું પછી તમે કરતા નથી એને કરવાનું હોય તારે કરવાનું હોય તારે ગુરુ તારી ના આપ્યું તું એમને એમ કેવું છે અનુકરણ અનુકરણ થી લક્ષણ ખુલ્લું થયું છે અનુકરણ થી જ્ઞાન ખુલ્લું થયું છે અનુકરણ થી તારીખ ખુલ્લું થયું છે આપણે જયારે નિર્વિકલ્પ અવસ્થા ની વાત કરીએ છીએ ત્યારે એમાં કોણ કોનું અનુકરણ કરે છે આપણે જયારે નિર્વિકલ્પ દશા કરીએ છીએ નિર્વિકલ્પ દશા માં કોણ કોનું અનુકરણ કરે નિર્વિકલ્પ દશામાં અનુક્રણ કરવાનું રહેતું જ નથી ને આ તો વિકલ્પીને છે તે બધું અનુકરણ કરવાનું છે હા ભાઈ કેલ્પ થઈ ગયું પોતે પોતાના પોતે પોતાના ધીમે જીવે છે પોતાના પોતાના પ્રાણ થી જીવે છે નિરાલતા જીવે છે અનુકરણ આ જે ભટકે છે એને અનુકરણ જો તારે ભટ્ટું કુંડા હતા અનુકરણ કરે નહીં તો પટકી પછી એવું કહેવાય અનુકરણ કરવાથી બુદ્ધિ વહેરી થતી જાય શું થાય અને અનુકરણ ના કરે બુદ્ધિ ક્યાં કાં પ્રફુલ્લિત થઈ જાય વિકલ્પો ના ઝાડ ઉભો ઝાડના ઝાડ થઈ જાય અને બુદ્ધિ જ બચકા અનુકરણ થી બુદ્ધિ ડેરી થઈ જાય અને હાથ હાથ હાથ પ્યોર થતું અનુકરણ ની બુદ્ધિ જાય છે એ વાત સાચી લાગે પણ એનાથી હૃદય કઈ રીતે અનુકરણ થી બુદ્ધિ એ વાત સાચી લાગે છે પણ એનાથી હૃદય કેવી રીતના હોય જયારે દિલ લગે ત્યારે ખરી હજુ મારે બુદ્ધિ નથી બિલકુલ શાંત મારો બુદ્ધિ નથી એ કેવો ડાયો થઈ ગયો છે આપની અભૂતતા નું અનુકરણ અમે નથી કરી શકતા આપની અબૂતતા નું અનુકરણ અમે નથી કરી શકતા કરી શકતા નથી એટલે માણસે અગુસ્તા નું પણ અનુકરણ કરવાની જરૂર નથી અગુત્તા એ બુદ્ધિ આવતા પેલા ની અગત છે કે બુદ્ધિ ના વિકાસ બુદ્ધિ નો ઉદગમ થયા પછી बुद्धि संपूर्ण टोच पर गया पदी आप अभूतता હોય શકે જેટલી બુદ્ધિ તમારી બળતરાપંથી બુદ્ધિ ખરા થઈ જાય છે પણ હવે તમારું બુદ્ધિ રહી છે બલ બતરા ના હોય કે બુદ્ધિ ન એટલે અને જેમ જેમ બુદ્ધિ થતા આઈ પછી થતો બસ જા સહી જાય તો ટોપ ઉપર બે હે બતરા એટલે આ બાજુ બુદ્ધિ જેટલી વધી એટલે આ કાઉન્ટર પર બરતા હોય છે એટલે આપે એ વાત કરી એમાં સામાન્ય માણસ તો કે બુદ્ધિ પેલાની સમજતા તે સ્તરીમાં નહિ આવત આપે જે વાત કરી એમાં સામાન્ય માણસ તો બુદ્ધિ પેલા હોય એવું નથી આ ધોરું છે ને એને શુદ્ધ માટે ભઠ્ઠી માં મૂકવું બુદ્ધિ વધે છે એ ભટ્ટી છે અને ભઠ્ઠી માં પછી શુદ્ધ છે ભઠ્ઠી ચાલુ હોય છે એ ભઠ્ઠી ના હોય ને તમે શુદ્ધતા ના પકડે શુદ્ધતા ના પકડે આ જે जगत ओ दुनियाता गए ज्ञान प्राप्त कर नहीं પણ અનુભવ થી અનુભૂતિ સાધના થી નહીં સાધના થી નહીં એ કોઈ અનુભૂતિ હોય છે ખરી સાધનાથી નહી તારે કોઈ પણ અભૂતતા જે છે એ જ્ઞાન પહેલા ની અભૂતતા નહી સ્વય દર્શન થઈ શકે છે ખરા છે દર્શન થી અનુભવ થી સાધના વગર એ કઈ છે એટલે સાધના જે છે આપણે જરૂર નહીં સરકાર છે નિમિત્ત જાગૃત ના થઈ શકે નિમિત્ત ની ખાસ જરૂર છે આ નિમિત્ત ને જો ખાસ જરૂર કહીએ તો ઉપાધાન અત્યારની આપણી રૂપિયા નું મૂળ જે છે આપણી બુદ્ધિ વધારે ફેલી ગઈ છે બુદ્ધિ આપણે જેનાથી આપણા શાસ્ત્રો પણ આવે विज्ञान तो खूब बढ़ी पड़ती है अरिपक्व એટલે કે બાલિશ મન ના એનો અંકુશ લાગે છે અત્યારે જે દુઃખો છે એનું કારણ આ જે બુદ્ધિ છે એનું કારણ છે અને એ બુદ્ધિ આ બાલીશ મન ના હાથમાં નિયંત્રણ આપવું બાલીશ મન ના ગયું છે એના લીધે આ બધા દુઃખો ઉભા થયા છે તો આ કે બુદ્ધિ ઉપર થી મન નું નિયંત્રણ મુક્ત થાય એ કઈ એનો કઈ રસ્તો ઉપાય હા એનું એવું કેવું છે આપણે શું કરવાનું તો કે આવું મન નો કંટ્રોલ જતો રે બુદ્ધિ ઉપર એવું કઈ રસ્તો કરો મન કંટ્રોલ જતો હા મુક્ત થવા એનાથી બધા રસ્તા હોય ને બુદ્ધિ ના ફાધર બધા જાણીએ મધર ઓફ માઇન્ડ એનો આ લેંગ્વેજ ઇતિ મદર ઓફ માઇન્ડ ઓપિનિયન ઇતિ પાડવત માઇન્ડ આ લેંગ્વેજ ઇતિ મદર ઓફ માઇન્ડ ઓપિનિયન લેંગ્વેજ કે ના હોય તો મન હોય કે નહીં જા કે ઓપિનિયન બની જ દે છે ઓપિનિયન આપણને જે ભાષા બોલાવ ઓપિનિયન આપો તે ભાષા એની મદદ છે અને ઓપિનિયન એનો ભાવે તો તમે જે ભાષામાં વાત કરો મિતે જો ઓપિનિયન બની જ દે છે મત તો આવે છે જ છે એટલે કારણ ભાજપ હતી અને ભાષા એ બંને એ કોનું સર્જન છે અભિપ્રાય અને ભાષા એ બંને કોનું સર્જન છે અભિપ્રાય દબાણ અત્યારે અંધારું થઇ જાય ને તો બધા વાગ્યો વાળા એટલાનું દબાણ છે આ લાઈટ પણ થઈ જાય પછી આમાં ગતા ગતા હારો હા ભાઈ અલંકાર જ નથી એ બે જ બધું અલકાર